આપે જે કરી આપે બગવતો પડે આપણે જે કરીએ બગવતો પડે આને સુખની વાત કેમ નહીં બગવ પડતું એ બગવ પડતું સુખે નિરાતે બગવા છે ને ચિકન ખાતી કથા આમ લોફી ખાય છે તો આના ખાવે સુખ ચિકન ખાતી વખતે કઈએ છે બસ જીતે થામાં ડાયટની સદ નઈ ખાવ સુખ રેવાય દેખાય છે ઇકાં કે મત ઇકાં ખાવ ડાયટ સુખ ચાલે હોય હા ઇકાં ઇકાં ઘરના માલિક છે અને દુધાપુરી પછી લીધું નઈ તમે કેમ તમે દુધવા ખાતા નથી રોટલો આવ્યો પણ <à onion inamaishops> <to sarle> દાદા એના માટે ખાવાનું પડે ખાવું પડે દુષ્કા લખી લોકલી બધું લખ્યો તો ખાબે કાઢવા પડી ગયા ખાવા પીવાનું ગુજરાત છે પૂછે છે કે તપ કરવાથી શું ફળ મળે કઈ જાત નું તપ કરવું તપ કરવાથી શું ફળ મળે અને કઈ જાત નું તપ કરવું હું રોજ રોજ તમારે તો હું આવતો તમે પૂછો ચાલ ચાલો ચાલો ચાર હોય અને તપ કરતો હતો શું ભાઈ કે તપ કરતો હતો એ તકલીફ ફર આપડે આ તકલીફ ફરતી ગયો બધી શું પોયા લોકો ના બધું હોય બોલું વેચીને બીજા દસ લાખ આપડે સિદ્ધિ ઉત્પન્ન કહેવાય એનું નામ સિદ્ધિ સિદ્ધિ તો તમે વધારી ખાવા અને ખાઈ જાવ તો ફરી કોઈ તમને ધીરે એટલે સિદ્ધિ તમારી જાતને માટે વાપરશો એટલે કયા કયા પતારો કયા પ્રકાર નું કરવું હોય સારી સિદ્ધિ મળે સારી સિદ્ધિ મળે રોજ છ રોટલી ખાતા હોય ને તો એક દાડો બે કાળી નાખ્યો રોજ બે કાળી ચાર કાય આઠ દિવસ સુધી બિલકુલ જમે નહિ ઉપવાસ કરે તો એ કેવું તપ કેવાય સપન નામ આપે પણ આગળ આગળ શું કહેવાનું આપણું ઢોર કઈ મોજું થાય લોગણ કરે તો આખો દાડે બે દાડે ના થાય ભગવાને કહ્યું છે કે આ ઢોર લોગણ કરશો ને અલગ કરે છે એનો ખુલાસો કરે છે એની ભાવના શું હોય આ રેકો વાહ વાય એની ભાવના રાખે છે શરીર સુધી ના અત્યારે લાહો મળતો હોય ને ત્યાં આગળ જૈન ધર્મ ભરભોડ ગાતા બેઠાઈ કરી ભરાણું કરી લાળ રચના માટે વસ્તુ કરી નથી ઉપવાસ કરવા છે નક્કી થયા પછી ઉપવાસ કરે બાળ તપ કપ એટલે બાળક તપનું ભર તો સારું જ આવે પણ બાળ તપ ના હોવું જોઈએ સમજણ પૂર્વક તપ કરે સમજણ પૂર્વક ખોટા કર્યુંટા કરતા દરેક ની ભાવના એ શોખ આપવું છે ઈચ્છીએ છીએ ના થાય તો શું કરવું આપડે હા ખોદા હોય તો હમણાં શોખ આપવાનો પ્રેસ કરતા હોય પૈસા ભાઈ દુખ આપે જેમન દુખ આપે પછી મેં એક દર થયા હતા એટલા ક્યાં કયા ત્યારે બધું દાદા મારું પ્રકતી આવી શું કરું સુખની વધુ બધું દુઃખ જુખની દુઃખ આપી છે વધુ બધું દુઃખ જ રહે છે શું ભાઈ કઈ શું કોઈ આમ કહે છે પછી આમ કરજે સુખની દુકાન તેના જે દુકડી હતી આ દુકાન શું થયું ભાવના બદલાય એટલે સુખની દુકાન થાય ભાવના બદલાય તો ભાવના બદલાય તો સુખની દુકાન થાય ભાવના બદલાય તો શું આવે હા પણ ભાવના ક્યારે બદલાય અથવા મળે તારે અમારો આંખ પડે તારું ભાવની આંખ થી ના પદાય ના પડે ગુરુ મળે ગુરુ મળે તો મેળવ થાય તો ભાવના બધા સમર્થ હોય તો આપણું કામ થાય થાય નહીં એ બાબાજી હોય તો આપડે શું કામ કરે જાય ના આપે બાબાજી બાબાજી ના જાય આપે કે મન નથી પણ કરવી પડે ઘરમાં રહેવા જ ફાયદો ઘર વેચીયા પીછા ફાયદો બહાર ગબર એવું કાયદા રહેવા દેતી નથી બધું જતું રહેતા વાર લાગે સમજી રકમ છે હા તો હજુ હજુ તો આ ભાઈ છે હતો એમ પછી બઉ પૂછે હું મારા હાથમાં રહું છું મે અહ તો હમસેને ચૂટની જાલેતે મેં કે રબર સિંધી સાહેબ પર પાઇનારો દિલન તેમ ફૂલવા મોજ જાય કે ઉગાવાનો હે પાઇનારો ભાઈ અને બીજા જો નહી આ બુજા કો કરે કે ક્રિકેટ મારને પાકી એન્ડ ના દાલિયા રા ભલા સુજા કો તો મન કરું આઈ ગાલા બરા કરવાના આમ જાત માયે ઓસમાં આયે કોણ કોણ આવ્યો જોયા કોણ પથરા આજના મા આપે કહેલું કે દાદા બેઠા બેઠા બેઠા ઊંઘ આવે તો બઉ પાપ બંધાય બંધાય માણસો ને શું કરવા જ્ઞાન આપીએ સીગડે એવું એટલે કે દાદા મને પોઝિટિવ નેગેટિવ કર્યો નેગેટિવ પામ લાગે પૂછી પામ લાગે પામ કહીએ અમદાવાદ કેતા પછી પેલી કુરાન ચેકી કરે ને તો એ અમલ ચઢાવ ફરે પાંચ ત્રણ ચોરસી પાંચ ત્રણ પંચ્યાસી ના રે ભાઈ રાતે આવી ત્યાં તમે કદી કરી શકે એ તમે તમારી અક્કલ નથી કરી એમને પાયણા છે દાદા જાનવરો દાદા હોય જમીન થાય બધી થાય અંદર આ ઉપાધિ નહીં આ લોકો ઉપાધિ સસ્ખાવી દે જાનવર નહીં સંસ્કાર છે આપડે સંસ્કાર જાનવર નીરુપાધિ સંસાર છે અને જાનવર દુઃખ તો કોઈ પોતાના દુઃખ માં હોય જયારે હું પાંચ દુકાન <coughs> <sighs> <laughs> કરે એ કરે ગમે નહીં ડાક્ટર સાહેબ કઈ નઈ નોકરી કરીએ છીએ હેરાન કરો છો ઘર વાળા થાય હેરાન બીજું તો કોણ ઘર વાળા હેરાન થાય લાગી દઉં આમ સાંજ સુગાવે એટલે એમને પૂજા કેટલી વાત ઘરવાળા બીજા એ થઈ જાય ને તો જેવા ગયું થઈ ગયો મારી બધું બહુ ઓછો બહુ દૂધ બીમાર ખ્યાલ નથી આવતો અત્યારે ગયા તા એવું પૂછે છે ફળું થઈ ગયું છે ફળું થયું હાજની વખત થઈ ગઈ છે એવું કશું રહી થયું છે કે? સંસાર વિજના પછી સંસાર લિટી કરે સહજ રીતે ભારત પ્રગટિકા ગેર બનાઈ બાપડા પાણી પાણી પાડ્યું મારો છે બધું ઓલા મહેણા મળે ને હણા મળે ને ઓલા ને મારતા બધા ઓલા મારતા ઓલા તને ચલા છે પેલા મજુરા માને સમજે નહી પણ માને પગ દુઃખ દેતો હોય મનમાં સમજાયું વ્યાજ કઈ પૂરા બધું વ્યાજ થયું ત્યાં બીજી ભાઈ એ કરીને પણ જાય ને આ માર્ગ એવો આ માર્ગ એવો મોહ ને બચવી ગુજરાત તમે કેમ નાખે તમને કેમ લાગે અને આનંદ રાખે આ બરાબર છે. એટલે રસ્તો ગાડો સુ જેસેરી. માલિકને જુઓ તો એક બરાબર વાત કરે છે. ઓળખે તો દર્તી ન કે આવી રહે છે. રોક છે. સામાયિક વંદના પ્રતિકણ કાય ઉત્તર અને પ્રત્યાખ્યા આવશ્યક છે બાજી કોને જ્ઞાન ના બધી હશે કુલ ને બંધાય જબરજસ્ત હું જુદો છું એ એ એ જે. બીજા પ્રશ્ન છે કરવાની જુદો છે ખબર પડે નઈ શાસ્ત્ર સેપરેશન આપે નઈ બધું સેપરેશન ફૂલ છે કે આપણા જેવું એમાં તો હું કાયોસર કરી છું એ નો કરાય ને જવાબ કરીને દરિયા કરીને આપડે અહી દેખાય એવું તકે અધિક અધિક બાકી સપા છે એ પ્રમાણે અભ્યંત છ પ્રકારનું ધક્કો લાગે ધક્કો લાગે પછી સિદ્ધાર્થ ના રે છે સમજાય જે બની એ પ્રાચેત છે પ્રતિમાનું જે થયું હોય એને પછાત આપ્યો બંને આપડે તો આલોગા પ્રતિકો એટલા જીવ સાસો ને મૂળ વિનય આપડે એ વિનય છે ને ને ને કેમ હશે લાઈડ હોય આ તો તમે કોઈ લાઈડ ના હોય તો કાયદા જરૂર પડે આપડે તો વાયર ના થઈ જાય બાર કાઢી બાર કાઢતો હોય તો પછી પછી વિનય વાન કરવું જોઈએ જે વિનય હિન છે ત્યારે ધર્મ ને તક ક્યાંથી હોય આ બાર વાઈજના જ કેવું નહિ કારણ કે ચંપક ભાઈ મારું હાથ ને ખરાબ વિનય મોક્ષ નું છે વિનયમ તપાસ કરીને આપડે પણ ચોપડીમાં વિનય કોઈ જાણતો નથી એની કિંમત કરી છઠું છે આચાર કોઈ તપ નથી પણ નહીં કરવું એ પોતાના હેતુ માટે કરવું એમનો ઉત્સાહ જાય અને વાત હેતુ માટે કરવા એના જેવું કોઈ તપ હતું નહિ પણ એમાં ઉપદેશ બાબતે આપવા લેવાની દુઃખ લે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 હ હા તો ખાલી જ પંજે દેખ દે તો કવર એ તો ફીલીય પાવાન આવ કઈશા બેટમાં रुके છે रुके છે હરી ગરીસે તો ઇલાભ છે કામ નથી કામ છે કામ છે ટેમ્પરેચર છે બહુ દાડે મને ને ઘણા વખતે મળવાનું તો આજે મળાયો પાછો ઘણા વખતે મળવું તો આજે મળાયો પાછો ચારે જવાન નથી ખબર ના લોકો ને પીત વાયુ ને કફ નું સાયન્સ ખબર જ નથી એ લોકો ને પીત વાયુ ને કફ નું સાયન્સ ખબર જ નથી ના ખબર નથી આ લોકો આટલે ને કે ધંધા બાર સપોર્ટ હોય છે હા નો એની જ કહેવા દે જેરે દે એવા દે કોલી તો નથી લે ને બરાબર એ લોકો આપે તો એ લોકોનું ઓલેક સમાન પ્રમાણમાં જ હોય સ્પીડ વાઇન ને કમ હે ફોરેન ના લોકોનું સમાન પ્રમાણ જ હોય સ્પીડ વાઇન કમ ઓ સાદા વિશે હોય એટલે એક એકદમ વેક વરાવી જમ થઈ જાય ને એકદમ વધારે આમ વિશે જડી જાય અસ્તેમાં આને તો બહાર કરી દેવું બે જવરો માસ <laughs> ના <laughs> <laughs> ભાઈ મને આલ્યો તો કેતો બર્ન બોલાયે રખાય મત એ ન તો મત બડક કરે કરાયા બરસે દંગા ગટ તો કે સર કે દેખતે તમારી લાઈવ મત ના પ્રદી યાદ રહી મને કોઈ કઈ જુરુ જાય જુરુ જાય હવે ધનશોદા વાતો જીતો બહુ થાય તો તે બદર થઈ ગઈ અમારે આ ના થાય વાતો ના થાય તો યા તો કિતો કઢાર વાતો કિતો હાથ માં હાથ માં વાતો પણ કરે બે કઈ બાર ડ્રાઈવ સે આ ગળા પડ નતી કિતો ફોર નતી કલ્પના ની ભાવુક ની કે પર ગઈ કે તે બે બે લાગ ન દેશે કાલ તો રે બધી કાલ તો સાહેબ કલ્પના પટના કલ્પના કલ્પના છે